લોકો કે આ બહુ સુખી માણસ છે એવું કેવાય મને ચિંતા પારો કેવાય મને ઘણા લોકો તો કારણ કે સ્વભાવ પરોપકારી કેવો તેનાથી મારા ધંધા ની બધી વાત જ નહી કરી મારા મારે ત્યાં જ્યાં આવ્યો એટલે લોકો એટલે લોકો અંબાલાલ ભાઈ કે શું કે શબ્દ ઉતાવળ કોક કોક માણસ બોલ્યો હોય અંબાલાલ ભાઈ પણ મને અંબાલા એટલું સંભળ્યું હોય ને તો મને આખી રાત ઊંઘ ના આવે કે મને અંબાલાલ કેવું અઠાવન ની સાલ માં આ ઘર થઇ ગયો ને તેની હાથે અહંકાર પૂજો ખલાસ બિલકુલ અત્યારે અત્યારે નોમિનલ અહંકાર નથી આ જે બોલું છું કે હું આ છું આ છું બોલું છું એ તો ત્યાં પ્રેકડ બોલે છે કોણ બોલે છે એ દાદા ભગવાન ચૌદ લોક નો નાશ છે શું છે ચૌદ લોક નો નાચ કામકારી ના કેવું છે આપણે જો કરી આ તો ભાદરના પટેલ છે લોક રૂપ જોયે છે ભગવાન અરૂપ એ છે અમારો જિલ્લા બધું સુરત ને એ બધું એટલે એ જિલ્લા વધારે ચાલે છે કારણ કે બઉ સારો ભોળો ને બહુ સંસ્કાર બઉ સારો બહુ કઠણ નહીં પૂરા પૂરા પૂરા બધા આપણે તો મુંબઈ માં જીવન ગયેલું બધું કરતા હું જુદો પડી ગયો હતો એમનો વ્યવહાર ચાલે છે ત્યાં કે શું છે ડિસ્ચાર્જ સ્વરૂપ જે પેલા ચાર્જ થયેલું હતું ચાર્જ નહિ થતું જુદા પડી ગયા પછી પણ પેલા જે ચાર્જ થયેલું હતું તે ડિસ્ચાર્જ થયા ઘરે આ જે આત્મા માનેલો છે ને બધા મનુષ્ય બધા તે આત્મા મિકેનિકલ આર્થમાં કેવો છે બિલીફ માં છે અત્યારે કે હું છું હું છું એ મિકેનિકલ આર્થમાંથી કેવો છે ખાવા પીવાનું બધું જોઈએ બોલતા એ લોકો હું કરતા છું ને એ ભાવ થી કર્મ બંધાય છે શું થાય છે એટલે ચાર્જ થાય છે અને એ કરતા પદ છૂટે તો પછી એટલે કરતા પદ નું ભાન છે હું કરું છું એવું ભાન છે ત્યાં સુધી ચાર્જ થયા કરવાનું હા ખરી રીતે તાર પછી કેમ કરું છું એમાં ભૂલ શું છે તાર પોતે આટલું કશું કરવાનો અધિકાર નથી બીજી શક્તિ કરી રહી છે પોતે માને છે એ અમે કમ્પ્લીટ એને સમજે પાડી દઈએ આ બીજી શક્તિ બધું કરે છે તારું કરતા પદ જ નહીં અમા ભ્રાંતિ થી લાગે છે એટલે અમે જ્ઞાન થી ઉડાડી મેળવીએ બધું કરતા નું ભાન ઉડાડી મેળવીએ તો ચાર્જ થતા બંધ થઈ જાય અને ચાર્જ થતા બંધ થાય પછી વિસર્જન થયું વિસર્જન રહ્યું એ આપણે ચાર્જ બંધ કરી દેવડાય ચાર કર્મ બંધ થઈ ગયા ત્યારથી સંસાર નવો બંધારો અટક્યો અને કરતા મીટે તો છૂટે કર્મ કે છે મહાભજન નો મર્ અખાય શું કહ્યું કરતા પણ જો મટી જાય આપડું કર્મ છૂટા કરે અને મહાભદ્ર નો મરમ એટલો જગત કરતા આપણે સમજાયું આ સાધુ સં્યાસી શાના કરતા પણ સ્થાપન કરે છે અશુભ ને છોડે છે કે આવું ના કરું છે આમ ના કરું છે દયા છે દાન છે એ બધું કરતા થાય છે જ્ઞાન વગર છૂટે નહીં અને આ જ્ઞાન જે હું આપું છું એ જ્ઞાન છે પણ આ કાળમાં જ્ઞાન પચતું નથી શું છે મને ના પચ્યું ત્રણસો ને પેલા ત્રણસો છપ્પન રહે છે આ મને દ એટલે આ કોઈ વસ્તુ નહીં કે કોઈ ક્ષેત્ર મને બંધન કરી શકતો કે આ ક્ષેત્ર હોય તો આમ થાય એવું મને કોઈ બંધન ક્ષેત્ર અમને બંધન કરી શકે નહીં કોઈ વસ્તુ અમને બંધન કરી શકે નહીં વલની કોઈ વસ્તુ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કાળે અમને બંધન કરી શકે નહીં ભાવ પણ બંધન કરી શકે નહીં એવું અબંધ ભાવ જ્ઞાની કૃષ્ણ હોય તો હવે छूटे तो तो ये ये बस जाओ पसी जे संचित लागे पड़ी नबड़े जबड़े ना नबड़े सब नबड़े એ બધું એ નબળી લઈને પોતાનું પરમાત્માન માયા લોભ રાખ દેખો હેરાન હેરાન કરે હુવા ના દે ઝંપ વરવાની તમે છે તે આરોપિત ભાઈ એટલે વિકલ્પી ભાવ કેવાય અરે અરુરમાં વિકલ્પ કેવાય કેવાય પછી આનો સસરો થવું આનો મામો થવું આનો કાકો થવું એવા કેટલા વિકલ્પ છે આ બાય નો વિકલ્પ છોકરા નો ફાધર વિકલ્પ હું એ વિકલ્પો વિકલ્પ એ બધા વિકલ્પો કેટલા હશે સાહેબ આ વિકલ્પો વિકલ્પો સંસાર નો શું કરે એને નિર્વિકલ્પી થાય તો ઉકેલ આવે એવું આપને થવાની જરૂર છે ને એકાદ જ્ઞાની બે જણ ના હોય શું કઈ કોક જ્ઞાની હોય તો બને બુદ્ધિ મોટું ફૂલ લાઈટ થયું હોય અધારું હોય તો મીણબત્તી હરગાવીએ પણ પછી ફૂલ લાઈટ થયા પછી મીણબત્તી જરૂર ખરી અમારું મોશન માં થાય આ ટ્રેન ઇમોશનલ થાય શું થાય મનુષ્ય ઇમોશનલ થાય છે ને એટલા બધા જીવ મો લાઈટ છે ને પ્રકાશ પેલો મોટું પેલોભક્તિ પ્રકાશ અમને જરૂર જ ના પડે ને એટલે અમને અભૂત જ કેવી અભૂત હોય ને તને ગણી વાત તું બુદ્ધિ થાય હું અભૂત બોલ અમે બાળક જેવા હોય નાનું બાળક હોય ને તેવા બાળક જોડે મારી જોડે રમે દાદાજી પગે લાગે જે કરે એ દોઢ ના છોકરા બધા અહીંયા વિધિ વિધિ કરી જવાના કારણ કે એમ થાય ને ભાઈ નાના છોકરા બુદ્ધિ ઓછી પ્રકાશ ના પામી પણ મન તો હોય મન ઉદાખ તો કરે જીતરૂંડક થઈ જાય તો કેટલું શું થાય આપણે ભૌતિક નો આનંદ તો મૂર્તિ આનંદ એ ટેમ્પર છે જે સુખાયા પછી દુઃખ આવે એને સુખ કેવાય કેમ કરીને એ કલ્પિત સુખો છે બધા સંસારના સુખો કેવા છે કલ્પિત એટલે સંતોષ થાય પણ તૃપ્તિ ના થાય શું તૃપ્તિ થઈ થાય છે તૃપ્તિ થાય છે વડોધાન પદ મળે પણ પ્રેસિડેન્ટ ઇન્ડિયા નો થાય ત્યાં તૃપ્તિ ના થાય એટલે સંતોષ થાય પોતાનું ધારેલા કરી જગ્યાએ ગયા એટલે સંતોષ થાય તૃપ્તિ ના થાય અને અમે જે પદ પર નિરંતર તૃપ્તિ કરવું સંસ્થા નો વિચાર જ ના આવે ને અમને વિચાર હક્કો ના આવે એક વિચાર ની પાછો વિચાર એટલે ઘટી જ એક વિચાર ના આવે